એવો ચાન્સ રહે માણસો બાવન વર્ષ પછી પણ કમાતા હોય છે ને થાય બઉ બધા ને છે મારે પૈસા હું મારા પહેરી ગયો ને તેથી તો આ લોકો બહુ ખુશ થઈ ગયા જયારે હવે કેમ કરવાનું કોણ ના કરે ના કરે પણ સંઘ પતિ જાય તો કઈ ન થાય એ તો નિમિત્ત છે મને ભાઈ ખોટું બહુ બરાબર છે વાર્ષિક રિલેટી <catastic> મારા મસ્તી માં આવે મન નું સ્થિર થવું હંકાર ની ભગવો એમના મસ્તી મસ્તી માં કઈ પામે જેવું લાગે ને પછી બધું જતું રહ્યું ભરતી ઓટ જેવું લાગે ભરતી ઓટ જેવું લાગ્યા કરે અને છૂટ્યા છે એવું લાગે નઈ વાતિક નથી જ્યાં આગળ ધીરે ધીરે ત્યાં પેલા બધા અનુભવો થાય ને એટલે બધા લાગે આજ છે મુખ્ય બાબા માં ગયા હોય ને એ પેલું ની બધું અનુભવ થાય એ જળ અગ્ર થઈ ગયો આનંદ પર એ લોકો ઈગો નો પ્રોબ્લેમ હોય ઈગો બહુ હોય ઈગો વધી ઈગો વધારી ને આ બનાવવાનું છે પછી મારી પાસે ઈગી કહે છે ને તારી ઈગો નીકળવામાં આવે છે આખું છે એમ જણા જેવું એમનામાં ચિંતા કે રઘવાટ નથી ખાતો એમનામાં રઘવાટ કે ચિંતા એવું કૃપા ભગવાન દેખાડો પછી જાય નહી મારી પાસે બરોબર છે કારણ કે કોને કહી શકાય કૃષ્ણ ના જે પ્રતિનિધિ હોય તેને કોને કહેવાય રાખવાનું બધું નિકાલ તમે કરી આપો આજ તમને દેખાડી એટલે બધા અમે તમને કરી આપીશું તમને જયારે તમારી ઈચ્છા થાય ત્યારે ક્યાં જ એટલા માટે લાઈફો જ છે એની સાથે ખાવા હારું પડી રહ્યા છે વિષય પડી રહ્યા છે સમજણ હોય ને રિઝલ્ટોષ જેટલો સંતોષ એટલો એને સમજણ કેવું સંતોષ લાયો ના લાવે લોકો સંતોષ લાગીને કોઈ સંતોષ સંતોષ સમજો કે સંતોષ કેમ કરી દે કશી સમજણ પડે ત્યારે સુધે બધું છે હા તમે અમે અમેરિકા થી આવી મગજ ને રહેતું હોય તમે જાણવાનું જાણી ના શકે ના જ્ઞાન એનો એની આજ્ઞા પાડી છે એની આજ્ઞા માટે સમાધિ હું ગેરંટી આપું એક સમાધિ માં ક્ષણ વાર સમાધિ જાય ને એ ગેરંટી આપ ભૌતિક જરૂરિયાતો છે એની મેળ આપડે ના કહીએ ની તોય આપડે વર્ગ છે જેમ આપડે દુઃખ ને ના કહીએ તો વર્ગે તેવી રીતે સુખ પણ આપડે કઈ ના પી ના આવીશ તોય વર્ગે અમે સુખે ના વગેરે હોય ને તો આપડે પરમાનંદ મળે આપડે પરમાનંદ છે આ ભૂત ને રહી ને આવું થઈ જાય કર્યા પછી રસ્તો બરોબર આવતો આવજો આવતો નહી હા હવે તું આવી કે નહી આવ આપતો નથી આ બધું જગત આપી ગણું રિલેટીવ એટલે શું મન ની મસ્તી મન મસ્તી માં આવી ગયું તમે જોવા થઈ ગયો પણ એટલે મસ્તી ઉતરી જાય ઉતરે ના ઉતરે આ તો ઉતરે નહિ આ સમાધિક જાય ને થવી વસી ગઈ નથી સમાધિ ગયું સમાધિ થતી જાય છે મોક્ષ અહીં જ થઈ જવો છે મોક્ષ એટલે શું સંસારી દુઃખો નો અભાવ દુઃખ આવે નહિ દુનિયા પણ ડરે દુઃખ માન આપે કારણ કે હું કોઈ ડરતું નહીં છે માલિક જ આપણે બીજા ને કશું અર્ચન ના કરી શકીએ કારણ કે છે શું છે બીજા ઉપર આપણે કઈ નુકસાન આપણે આપડા વર્લ્ડ માલિક જ છીએ જેટલું તમે પ્રોજેક્ટ કરો તેવું જ આવશે તમારું જ પ્રોજેકશન છે અને ભગવાન કઈ તમારું ઉપરી નથી ભગવાન તો તમારું સ્વરૂપ છે શું છે ભગવાન તો તમારું સ્વરૂપ છે તમારું ઉપરી નથી મારું સ્વરૂપ થઈ ગયા ગ્રંથ થયેલા થઇ જશે અને રમેશભાઈ કરીટલા બધા કોણ હજાર સ્પેશિયા એ બાબત માં જરા થોડું ફોડ પાડો ને કે કઈ શક્તિ હોય છે કઈ કઈ શક્તિ એમાં હા મિકેલન્ય શક્તિ છે આત્માની દ્રષ્ટિ થી મિકેનિકલ ચાલ્યા ખાલી એ મજા જોવાની એવી સરસ મજા આવે જોંગાય નહીં તો બધા આ વ્યવસ્થિત જે શક્તિ જે છે આખી શક્તિ બધી વિસર્જનક શક્તિ છે વ્યવસ્થિત જે શક્તિ છે એ બધી વિસર્જન ક્રિયા બતાવે છે બધી વિસર્જન ક્રિયા બતાવે છે વિસર્જન ક્રિયા થતી વખતે ક્રિયા થાય ક્યારે કેટલા સંજોગો ભેગા થાય મોહિ હોય કે અજ્ઞાની હોય જ્ઞાન ના થાય મોહિણ હોય પણ જેની ધન્ય દ્રષ્ટિ થયેલા છે તેના છતાં ચારિત્ર મો હોય અને પેલા લોકો સંપૂર્ણ મોહ હોય બી રાખે એ જ્ઞાન લીધું એ મહાત્મા એક દશા કેવાય ને હા ચારિત્રો બાકી રહ્યું ચારિત્ર મોકી સંપૂર્ણ ગયો મો સંપૂર્ણ ગયો હા સંપૂર્ણ પણ દિદ્ર મોટા આપે પુરુષ બનાવ્યા હા હવે પુરુષ નો એ પુરુષ નો પુરુષાર્થ એ કઈ લૌકિક કામ માટે વાપરી શકાય લૌકિક કામ માં એ વપરાય ને પુરુષાર્થ થી જે શક્તિ ઉત્પન્ન થઈ એ શક્તિ નો ઉપયોગ અમે એક જ્ઞાતા દ્રષ્ટ રહેવા માટે જ કરી શકીએ કોઈ નઈ બીજું કશું એટલે તમારું જ્ઞાતા દસ્તા પણ વાંદરા ની આગળ આવે ખાડી ને જુએ ખાડી ના ખાદવ ને કાદુ ને અડે ના કાદવ ને હડે પણ કાદો વારો પ્રકાશ થાય નઈ કેવો નિર્લેપ ખાડી ના પ્રકાશ ગંદા માં અડે પણ પ્રકાશ ને ના કાદવ કરી આ ખાડી છે કાદવ છે બધું થાય પણ પોતે કાદો ના થાય પોતે કાદવ વાળો ના થાય કાદવ ની આમ બે ચેર્યું હોય આમ કાદવ એક આ બાજુ કાદવ હોય આ બાજુ કાદવ વચ્ચે નીકું હોય તો એની અંદર નીકને હરીને ચાલે પણ કાદો વાણી ગંધ આવતી હોય એ ઘધ એ જાણે ખરો જાણે પણ એ ગંધ થી એને કઈ ભાવ અભાવ થાય નહીં એને સ્પર્શે જ નહીં જ નહીં નિલેપ ને અસંગતા કહીએ છીએ તેના લોક થવા માટે વ્યવહારિક રીતે હોવું જોઈએ વ્યવહારિક રીતે કારણ કુસંગ અને સત્સંગ બે પ્રકારના ભાવ હોય છે છે કોને કેવાય કે જેને ડિસ્ચાર્જ એક વ્યવસ્થિત દાંત કરનારો શું ચાર અને જેલું છે ભવિષ્ય ખાઈ દી ચાદ એટલું રહ્યું એ અમે કહ્યું વ્યવસ્થિત છે ને આ વ્યવસ્થિત જેટલું સમજાય એટલું કેવ ઉત્પન્ન થાય જો સંપૂર્ણ વ્યવસ્થિત સમજાય સંપૂર્ણ કેવા થાય વ્યવસ્થિત જેટલા પ્રમાણ માં સમજાય એટલું કેવ જ્ઞાન ઉત્પન્ન થાય કોઈ કોઈ નું માલિક નહીં કોઈ ઉપરી નહીં ઉપરી નહીં લાલતુ લોકો તકલાદી આ તકલાદી માલ છે પૈણા સકલાદી પાણી છે કઈ દીજ કઈ પુતુ શું કેવાય તકલાદી છે એવું માની ને બધું કરીએ પછી એ વાત માં કેટલું પકડ કેટલી રહે મન નાનપણ માંથી તકલાદી શબ્દ બોલ ઉગતા મેં જુદું પડી જાય બે <tak> જાય <Tamamiendo> તકલાની આપડે જાણીને પણ ચાર સ્ત્રીઓ પહેણ મુસલમાની પણ જાણી ને પણ સત્સંગમાં જવું એ પ્રજ્ઞા નો પુરુષાર્થ કેવાય ના પ્રજ્ઞા પ્રજ્ઞા ત્યાં આવતી જ નથી કઈક એવું કઈક કર્યું હોય જોર થશે અને ત્યાં શાસ્ત્રો બધા દેખાડે છે બધા દેખાડે છે મોટા મહાન પુરુષો એ ભી કઈક પૂન કરો પુન કરો તે જો કદી કર્યું જોશે આટલી બધી પછી નામ કોણ કોણ પુણ્યરૂપી મિત્ર નહિ કામ કરે તો ગમે એટલું હાથ ગાડી ચલાવતો એ તકલાદી ગાડી એ તકલાદી ભાગનાર એ તકલાદી બધા તકલાદીનાર એટલો તકલાદી ને પણ જાણનાર થાય તો ને એ જાણનાર થાય તો પાંચ આજ્ઞાઓ જે દાદા એમાંથી તમને શું નામ છે એવું જ માનજે છે પણ હવે ખબર પડી કે તો દક્ષા તો મારું નામ છે હું જુદીન દક્ષા જુદી એટલે ચાલ હું કોણ હું કોણ એડી જાય આપણે રીઅલાઈઝ કર્યું કે તો સિદ્ધાંતમાં અને આ દક્ષા બાય રિલેટિવ પોઈન્ટ ટુ દક્ષા બાય રિયલ પોઈન્ટ ટુ અસ્તનાર ના વિના તો એ તો અંગ્રેજી ભયડો છે ને હા હા તો સારું પડે ને એક વર્લ્ડ ઇઝ ટીપડલ ઇટેલ એની મેરે આ બદલતેયું એટલે પરલ પરલ કરવા માટે આ બે રિપાઈલ હોય તો જ બદલ પર થાય નિર્બીજો કોઈ રસ્તો નથી પેલા રિલેટિવ રીઅલ નતા બોલતા અને સાપે એક નિંદિર કે બોલતા રહે પેલા આપડા લોકો સાપે એક નિંદિર કે એક વાત બોલતા હતા કે હા સાપે પણ અત્યારે સાપે એક બોલ્યો કે તે લોકો એ સુભા સુ નવ લાવ્યા એટલે રિલેટિવ કે થઈ જાઈ ગયું એટલે મેં રિલેટિવ માં નમડા દાદા ભાઈ રીઅલ ને રિલેટિવ બે સદપ્રયવો વપરાયા છે ત્યારે એમ જવા ગોવાનો અભ્યાસ કરવો ને આ ગોવાનો અભ્યાસ કર્યો સાચું સાચું રિયલ વિધારો લંગડો ના દેખાય તો દેખાય અને સુધાર્થ એવું છે ચોખ્ખા છે પ્યોર ચંદન પેલા બંને દર્શન જોવાના આપડે આ બે આજ્ઞા મમ્મી અધૃત્ય લાગે છે ને તારું લાગે પડી જશે પછી અત્યાર સુધી આપડે એમ જાણતા હું કરું છું આ કેટલું બધું રસોઈ મેં બનાયું આમ બનાયું પછી કઢી થાય જાય છે પણ આ વ્યવસ્થિત કરે છે અને વ્યવસ્થિત કરતા છે એ સમજી લેવાનું તારે મેં દાખલા નતા કહેવા દાખલા આખરી હોય ત્યારે જ્યારે મળી તો આખરી હોય સંભાળો નિકાલ કરવો એવું નક્કી કરવાનું પૂછો મેરેજ આ વિજ્ઞાન છે રાખી રે નઈ રાખી એકદમ સંધા રહી છે કે નઈ એટલે આપડે સંભાળ નિકાલ કરવો એવું નક્કી કરવાની એક દાડો કઈ જાય છે બરોબર તમારો ભાવ પોતાનો બતાવા દાદા ની આજ્ઞા સમજી ભાવ એટલે બેન કે કે મનમાં સંભાવે મારે આ ફાઇલ નિકાલ કરવો જ છે એવો નિશ્ચય કરવાનો એટલે પછી એટલે બધું થઈ જશે જો આ ડુંગળી હોય તે આપડે કહીએ કે ડુંગળી પડદ નતું રહેતા ડુંગળી દેખાય ને એટલે એક પડ તો જતું જ રહી પણ તને ખબર ના પડે કે જતું રહ્યું તારા વારે ઘડી કર્યા કરવાનું એમ કરતું હોય તો ખલાસ થઈ જશે એમ કારણ બોધા હલકો લાગશે બધો હલકો લાગશે દાદા ને આગ્રા પાડી કે તેની સાથે સમાધિ નું અમારું રક્ષણ છે એટલે એ કે છે કે પેલા હું જયારે આમ થોડી વખતે ગુસ્સો થઈ જાય ત્યારે હું નૌકાર મંત્ર ગણતી હતી અને એમ ક્યાંક ગુસ્સો ન કરવો જોઈએ એવું કરતી હતી એ સંભાવે એટલે એ ના એ નહીં એ નહીં એટલે પહેલાનું હે એટલું સમજવા નવે બાકી બે તેર વારું મંત્રો છે ને બોલ છે નવકાર મંત્ર ભૂલ શું થઈ છે નવકાર મંત્ર ધન્યસ્થ મંત્ર છે ધન્યસ્થ મંત્રવતા જોડે હોય તે બોલે ખબર પડે ને આ નિષ્પક્ષપાતી કહેવાય ભગવાન નિષ્પક્ષતા હા એ તો બોલતી અને એને અને શંકર પણ છે અત્યારે હરિહંત પણ છે હરિહર માં જોડે ના હોય શકે જોડે ના હોય શકે એટલે સિદ્ધાંત માં ગયા એમનું નામ ના દેવાય આપડા લોકો ગેર સમજે છે આપડે તો સિમંતર સ્વામી એ જ આપડા પણ એ સિદ્ધ થયેલા આપડે સિદ્ધ થયા એટલે કલેક્ટર થયો એના પછી આપડે ભમલતદાર સાહેબ કહેવાય કલેક્ટર ને ખરાબ લાગે બરોબર છે તરીકે ગુડે છે અને પાંચ આજ્ઞા પાયા જે છે આ કેવડી જે છે તે અરિયંત કેવાય કેવડી અર્ય જે તીર્થંકર હોય તે જ નથી કામ એટલે પરમકારી હોય એ થી સગર્ભ પોતાનું કલ્યાણ ગરીબ બીજા ને કલ્યાણ કરવા માટે જે ભય છે શું કર્યું ગોસવા માટે ટ્રાય કરી તે ઉપરાંત જેના ઉપર થયો તેની મનમાં માફી માગી પણ માગી જતા જે પાંચ છ મનમાં ખરાબો રહ્યો પેલો કરતા અત્યાર તો પ્રજ્ઞા કેવાય છે પણ પ્રજ્ઞા એ જ પરંતુ હજુ પેલું પાકી ગયું તે મનમાં તો તે બધી બાબત માં રસ્તા બતાવશે ના આવે તો હિસાબ પતિ પાછો હિસાબ ચુપતે કરીને આપડે રાજી થઈ ત્યાં પસ્તો જોતો હિસાબ પતી ગયો નીડવાય ગયો ખબર ને એટલે મનમાં કશું કઈ નાખીએ કલાક બેન કે પાંચ છ કલાક સુધી આ બધું થયું કે જુદા છે અને જેને થાય છે જુદા જુદા છે જુદા થાય જુદા પણ અભ્યાસ થાય આટલું જુદ તો પેલા જોયું હોય તો મોટો ભગવાન કેવાયું કાગળ લઈ પછી થાય છે કામ થાય છે પૂછે છે અને એનું બંધારણ શું છે ટૂંકા ની વાત કરો આ બે તારે તારે પતિ કયું આ વાત છે લગી નાખે અરચ આવત માં બોલતા બોલતા સુઈ ગયા અને પછી કે છે બહુ એવી શાંતિ એવી સુંદર શાંતિ બહુ વિરલ શાંતિ અનુભવી હા બધું જોવાઈ ગયા બરાબર જય સત્યા નાટક માં પિંગળા થઈ ગયું ભાઈ નાટક માં પિંગડા થઈ રહ્યું હોય નાટક હોય તો પિંગળા ને જો આપડે વ્યવહાર કરાય આપડે નાટક તારે એવું થયા દાદા હવે આપણા દ્રષ્ટાંત ઉપર થી ખ્યાલ આવે છે કે પિંગડા ને પાછા ઘેર લઈ જતા હતા માર મારે કરે તેવાની આ હું તારી બંધેલું છું તમે લોકો નહીં બંધાય ચાલ એડ થઈ ગયા जाओ रहती આસપાસ આજ્ઞા પાડે ની એને સમજી દેવાનું તો દાદા અમે જ્ઞાન લેવા માટે આવીએ છીએ તો અમારી સલેક્ટ થોડું થોડું લખીને આવેલા હોય છે પછી લખેલા શું કરવું અરે પણ એ તો એવું છે ને કે દાદરો ચડ્યા પછી ઉપર આવ્યા પછી બે પગથિયા લેવા જાય ચડ્યા છે અને ચડ્યો એટલે પગથિયા લઈને ચડાયું ક્યાં પગવાનું પછી મને કોઈ કહ્યું કે તું નેગેટીવ ફરી બસ નેગેટિવ કહ્યું આ એક ધર્મ નહી બધા ધર્મ અપસેટ થયા છે અને બધા ધર્મ માં મારા શબ્દો કામલા મારા છે કારણ કે અપસેટ કરવા છે ત્યારે ફરી અપસેટ કરવા મુસ્લિમ ધર્મ ક્રાંતિકારી મગજ હોય તેને પાછળ ક્રાંતિકારી મગજ હોય તેને સમજાયા પછી બહુ ગમે આ બે અવાર નવાજે બેવું કરે અવાર નવાજ બેવું કરે મારો વિરોધ કરે એટલે દાદા એને યાદ આવ્યા તું આવ્યો જોદ આવે એટલે પછી આવવાનો આયા હું વિરોધ કરનારા આયા હું અને રાગે પડી ગઈ પણ વિરોધ કરેલો તેનું દખાદક થાય તાર પેલા વિરોધ નો નથી કોઈ કર્યા ઘર આપણે શું લેવા દેવા આપણે આ કર્માધીન છે જગત અને મને કોઈ દોષિત દેખાતો નથી વર્લ્ડ અને કોઈ દોષિત છે તે જ આપડી છે પોતાનું નિર્દોષ જાહેર કરવા માટે પોતે લોકોને દોષ થયું હશે લોકો આપડે એવું લોકોની વાત થતા કે કઈક લોકો માં કઈ શાંતિ કરાય આ લોકો ન્યાય ખોરે છે જગત ન્યાય ખોરે અમારા ભાગ્યા એ ન્યાય ના કર્યો અમારા ના કર્યો મારાય ના કર્યો તમે સમજાવો નઈ તો રાધા ભાઈ રહે તને અડધો ભાગ આપવાનો ના આપ્યો અને તને દસ ટકા પગ આપ્યો છે એ જ ન્યાય કારણ કે તો ત્યાં સારું સારું કરેલા ફળ છે એટલે તારું જોઈ લેવાનું કે ન્યાય માં કે આ ભૂલ મારી છે તેથી મને ઓછો રાકે જઈશું ને પૂછી હતી કે કોઈ ઉઠી ને લઈ ગયું હોય તો મગાય લઈ ગયો હોય તો પાછા પૈસા મગાય માહિતી વિચારો આવે ના દાવો કરવા જેવું છે બનતા સુધી દાવો કરવા નઈ કારણ કે તો આપડે ઉપાધિ છે ને ભરી પણ વખતે દાવો થઈ જાય તો ઉપાધિ નહિ રાખવાની ફક્ત એમ જો રાખજે નઈ કરવાનું શું કદાચ બગડે નહી કેવી રીતે ધર્મ હોવો જોઈએ આપણું અક્ષર વિજ્ઞાન શું કે વકીલ કર બધું કર એટલે દાદા પછી એ પિંગલા ને ઘેર ના લઈ જાય એ પિંગલા ને ઘેર ના લઈ જાય એ પિંગલા ને ઘેર ના લઈ જાય નાચી સાહેબ ડ્રામા છે પણ લોકોને અનુભવમાંથી આવતો ને કારણ કે લોકો નો ગાલીરો પ્રવાહ એવો છે ક્યાં તો મારી સ્ત્રી અને પેન્ટી વખતે પાછું બોલે સમય થાય જાય મારે એના કરતા સાવત રહેવાનું કયું ગામા છે ખાલી નકામાં હાય હાય હાય અને હા હાઈ થતું હોય તો ભાવુબેન થાય તમને શું હા ભાવુબી હા અને જેમ જેમ જેમ જ્ઞાન પરિણામ પામશે ને તેમ